સાચી નો બહાર જે સમાધિ કેવા લૌકિક છે અલૌકિક નોય આજ નિર્વિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ એટલે શું કે હું હું છગનભાઈ છું એવું ના હોય તમારા મનમાં શું હું સૂધાર્થ માં છું હું છગનભાઈ એ પેહલો વિકલ્પ હું આનો વિકલ્પ રાત થી ધ્યાન કર્યા પછી અંદર શાંતિ રહેવા માટે થવા મળી છે નહીં હવે ઠરે છે શું કરે છે હલાય હલાય કરતા હતા તે હલાવાનું બંધ થઈ ગયું હવે એટલે હવે ઠરી તો છે બધું વ્યવસ્થિત પર આવે છગનભાઈ શું કરે છે છગનભાઈ ને કરવાનું રહે છે તમને જોયા કરવાનું છે નહીં તો કશું વળવાનું નથી આમ તો આડા આવડી થશે નઈ તો કશું વળે નહીં અને આ દખલા મળી થાય છે આ નિર્વિકલ્પ સમાધિ છે હું નૈના બેન એ વિકલ્પ મનુભી બેન થવું બીજો વિકલ્પ આની નાની મોટી બેન થવું તો ત્રીજો વિકલ્પ આ બાબાની મદદ થવું ચોથો વિકલ્પ કેટલા વિકલ્પ હતા નહી કેવી હોય બાર ફોન શું રહે થાય બાર અક્ષર એ ફોન ના હોય સુધી ખરેખર નિર્વકલ્પ સમાધિ હરતા ભરતા બેસતા ઉડતા ધંધો કરતા ડ્રાઈવિંગ કરતા મોટી સમાધિકલ્પ સમાધિ એ સાથી સમાધિ ને ઉપસર્ગ થાય પણ જાગ્રત હોય નિરંતર જાગૃત હોય દેભાન ભણ ના હોય બેભાન થાય સમાધિ સ્થિત કહેવાય આપડા લોકો ને સમજણ નઈ નઈ એટલા બાવા ને સમાધિ થઈ છે ગાલી દઈ ગયા પછી ક્યાં કરે હું આ સમાધિ વાળું ગાડી દીધું છે અને નિરિકલ સમાધિ વાળા ને તો દેવતા ચોપે ને ના શિષ્ય પૂજા કરે લોકો ભલા ના લોકો દેતા ભલા શું થયું લેતી દેતી બધે જોતી દેતી જો લેતી દેતી નથી ત્યાં કઈક આત્મા ની વાત છે જ્યાં લેતી દેતી હોય નહીં લેતી દેતી જોઈલી બાવન જવારી થતી હોય ને તો આજુબાજુ બેન પૂછે છે કે શક્તિપાત માં કઈ સમાધિ હોય છે શક્તિપાત માં કઈ સમાધિ હોય છે શક્તિપાત હોતો જ નથી શક્તિપાત જેવી વસ્તુ હોતી અહંકાર છે શું છે શક્તિપાત અહંકાર છે આપવાની તો અનંત શક્તિ છે શક્તિપાત કરવાની જરૂર છે આ તો હિગો ખુટલું હોય શક્તિપાત એટલે હું શું દાખલો આપું અહીંથી પાંચ છ હાથ ફૂટ નો હોય પાણી નો વેકો આપડે જતી વખતે પાણી વરાદ ના પડ્યો હોય તો નીકળ્યા હોય પણ આવતી વખત વેકડો ભરી ગયો તો શું કરવું પડે હવે એક બે જોડતા દોડતા આવે ને પાછા તો આગળ આવે ને પાછા આવી જાય નાખું જાય ખબર ને તેને તેને ગુરુ શું કે ગુરુ શું કે દોડશો એ ત્યાંથી દોડતો દોડતો આવે ને મનોબલ તૂટી ગયું હોય મનોબલ તૂટી ગયું હોય હમું કરી લે જય સચિદાન સહયોગો માં શું છે કે માનવું કેટલાય અવતાર થી ખાલી થતું થતું થતું આવે તાર પુરુષ નો અવતાર આવે અને કેટલા અવતારથી પુરુષ ભર ભર કરે ત્યારે સ્ત્રી નો અવતાર થશે એક અવતારમાં જ થઈ જતું ના એવું આપડે પડ્યા જ ફોન મને આઈ જાય આ લોકો કઈ દે છે મને સમજી જાય મને પછી કર્યું તમે એવું કઈ દીધેલું પછી કઈ દસોડે નહી જપાલી આપના મલયાપતિ હતા હું સુખ રાખો છો કે આ છુકરાપણો નથી કોઈ સુખ રાખો સુખરાપણો કઈ નથી ભૂગલાવાડે ના રે બોલી જે આખા બ્રહ્માંડ ને એક ઓગળી પડતી પરિશક્તિ ધરાવે છે ખાલી વિચાર આવે કે ઈચ્છા થઈ કેમ રાજાની ઈચ્છા થાય બધા સારી બાજી કરી તને કહ્યું ફંડામેન્ટલ તો બીજું બધું આખો સિદ્ધાંત છે સિદ્ધાંતુ આહારી આહાર કરે તું મેળું પ્રયાસ જમેસ જમે હા પ્રેસ જમે વ્યંગ કેવું લાગે વેંગ કેવું લાગે એમને આપડે કેવી રીતે બોલું તે મેલીફ આપણી બિલીફ કેવી હોય નથી ખાધું અને એની બિલીફ માં મેં ખાધું જેવું હોય કેવું હોય ખાધું હું વ્યવહાર બોલીએ આપડે ખાધું પણ આપડી બિલીફ નાસ્તી ચાલે તો ગાજ ને એવા અમર બોલીએ તો આનું આઠ લેટ પડે આવરૂરું પડે ના પડે